ભક્તિ કરતા રહાંતાંત માં મન વધારે તોફાન કરે છે જલ્દી મન સ્થિર થતું નથી ભગવાન આનંદ મળતો નથી ते समय मन ची निश्चय करो वो नो पाड़े धाई तमारा मन ने भगवान नाम मा <coughs> <coughs> नाम माची मन हटी जाए तो मन ने भगवान स्वरूप मैं સીઓ ઘર છોડીને ગિરિરાજ માં ગયા પછી જોર નો વરસાદ થયો છે ગોવર્ધનમાં એક રહસ્ય છે ગિરિરાજ શિખરમાં ગોવર્ધનનાથજી ના સ્વરૂપે શ્રી કૃષ્ણ જ પ્રગટ થયા છે શ્રી કૃષ્ણ એજ ગોવર્ધન નાથ છે ભાગવત માં એવું લખ્યું છે નંદા એ ગોવર્ધનનાથ ની પૂજા શ્રી કૃષ્ણના હાથે કરાવી છે પૂજા કરનાર શ્રી કૃષ્ણ છે અને પૂજા નો સ્વીકાર કરનાર પણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ની પૂજા કરેલી ભક્તિ વધે એવી હોય તો ભગવાન ની ઈચ્છાથી વધુ થાય ભગવાન ની ઈચ્છાથી તમારા જીવનમાં સુખ દુખ નો જે પ્રસંગ આવે શાંતિ સહન મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ એવો દુરાગ્રહ રાખવો દુખ થાય ઉદ્વેગ થાય એવો કોઈ બનાવ બની જશે મન સમજાવો બધું જ ભગવાન ની થાય ભગવાન ની ઈચ્છાથી થયું છે ભગવાન ઈચ્છા મંગલમય છે મારા કલ્યાણ માટે થયું ભગવાન ની ઈચ્છા અને તમારી એક થાય તો ભક્તિ વધશે કેટલાક લોકો બે ચાર કલાક ભક્તિ કરે છે પણ એમના જીવનમાં કોઈ દુખ નો પ્રસંગ આવી જાય તો ગભરાય છે ભગવાનને પણ સંભળાવે છે ચાર કલાક હું ભક્તિ કરું છું તમને મારી દયા આવતી નથી મારી આ દશા છે જે કઈ કર્યું છે એ મારા કલ્યાણ માટે ભગવાન એવો દ્રઢ વિશ્વાસ રાખો તમને ઉદ્વેગ થાય દુઃખ થાય એવો કોઈ બનાવ બની જશે તે સમય મન ને સમજાવો ભગવાન મંગલમય છે ભગવાનની ઈચ્છા પણ મંગલમય હોય મારું કલ્યાણ કરવા માટે જ પ્રભુએ આ બધું કર્યું છે ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી લો તો ભક્તિ વધશે ભગવાનની ઈચ્છા ને તમારી ઈચ્છા અલગ હોય તો ભક્તિ માં વિઘ્ન આવશે જે મારા ભગવાન ને ગમે એ જ મને ગમે છે મારા ભગવાન ની જે ઈચ્છા એ જ મારી ઈચ્છા ભક્તિ અર્થ એ છે ભગવાન આધીન થઈને રહેવું એને ભક્તિ કે તમને બહુ શાંતિ મળશે જ્ઞાન ભક્તિ ને વધાર મારી જે લીલા એ જ ગોવર્ધન લીલા સાત વર્ષના હતા ત્યારે ગોવર્ધન લીલા થઈ છે પ્રતિવર્ષ નો દેવો નો રાજા ઇન્દ્ર છે ઇન્દ્ર દેવ ને રાજી કરવા માટે યજ્ઞ કરીએ છે વરસાદ થાય અન્ન ઉત્પન્ન થાય દેવો રાજા ઇન્દ્ર છે શ્રી કૃષ્ણ સ્વર્ગ નો રાજા છે સર્વ દેવો નો રાજા નથી બાબા ચાર દિશા છે ચાર દિશાના ચાર માલિક દેવો છે પૂર્વ દિશાના સ્વામી જગન્નાથ છે પૂર્વ દિશાના માલિક જગન્નાથ સ્વામી છે દક્ષિણ દિશાના માલિક રામેશ્વર ભગવાન પશ્ચિમ દિશાના માલિક દ્વારિકાનાથ છે અને ઉત્તર દિશાના માલિક બદ્રીનાથ બદ્રી નારાયણ ઉત્તર દિશાની સમાપ્તિ થાય છે આગળ જાવ તો હિમાલય છે પશ્ચિમ દિશાની સમાપ્તિ દ્વારકામાં થાય છે દિવ્ય દ્રશ્ય છે સમાપ્તિ છે જગન્નાથજી માં પૂર્વ દિશાની સમાપ્તિ થાય છે ચાર દિશાના ચાર માલિક દેવ છે જગન્નાથ રામનાથ દ્વારિકાના દેવ છે વાવા મારો જે ગોવર્ધન નાથ છે એ સર્વનો માલિક છે ગોવર્ધન નાથ મધ્યમાં ઇન્દ્ર ને સ્વર્ગ નું રાજ આપનારા ગોવર્ધન નાથ છે તમને કોઈ દિવસ દર્શન થયા છે કે દર્શન થયા નથી આ અભિમાની છે એવું લાગે છે મારા ગોવર્ધન નાથ ની પૂજા કરો તો દર્શન થશે કમિયમને દર્શન થશે કે થશે મને કોઈ કોઈ વખત દર્શન થાય મારા ઉપર ગોવર્ધનનાથ ની કૃપા છે મારે બધાને જમાડવા છે આખું ગામ જમાડવું છે કોઈ ના ગેર માં રસોઈ થાય ને બધાને પ્રસાદ આપવો છે ભગવાન હજાર મુખ થી આરોગ્ય રાજી પરમા રાજી થાય મિત્રો ને આજ્ઞા કરી છે બહુ પવિત્રતાથી પ્રેમથી સુંદર સામગ્રી બનાવીને લઈ આવો મારા ગોવર્ધનના જેના ઘરની સામગ્રી આરોપશે તેના ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાજી નો અખંડ નિવાસ બહુ પવિત્રતાથી બહુ પ્રેમથી સુંદર સામગ્રી બધા વ્રજવાસીઓ ગિરિરાજ મહારાજ ના ચરણ માં આવ્યા મારા ગણપતિ મહારાજ ની થવી પ્રથમ પૂજા ગણપતિ ની થાય છે પ્રથમ ગણપતિ ની પૂજા મિત્રો ને સમજાવે છે આખું જગત ગણપતિ બાપાના પેટમાં છે તેથી ગણપતિ મહારાજ પેટ ફૂલી ગયું છે આ જ ઈશ્વર છે ગણપતિ પ્રત્યક્ષ પરમાત્મા ગણપતિ ની પૂજા કરી પછી ગોવર્ધનનાથ ની પૂજા કરી ગોવર્ધનનાથ સુંદર શ્રંગાર કર્યો છે સામગ્રી સન્મુક્ત રાખ્યું પ્રાર્થના કરે છે આ સુંદર સામગ્રી બનાવીને લઈ આવ્યા બધાની ભાવના છે પ્રત્યક્ષ પ્રગટ થઈને આવે શ્રી કૃષ્ણ એવી પ્રાર્થના કરે છે તે સમયે ગિરિરાજ ના ચતુર્ભુજ રૂપે શ્રી ગોવર્ધનનાથ પ્રગટ થયા છે હું જ ગોવર્ધનનાથ છું શૈલો થી બ્રુવન ભૂરી બલી માપુ શિખર માં ગોવર્ધનનાથ પ્રગટ થયા આજ મારા ઠાકોર છે ચતુર્ભ રૂપે ગોવર્ધનનાથ નું પ્રાગટ્ય થયું છે ગોવર્ધનનાથ ત્યાંથી હાથ લંબાવીને એક એક છાબડી ઉઠાવે હંડી ઉઠાવે ગોવર્ધનનાથ આરોગ્ય બધા વ્રજવાસીઓ દર્શન કરે નાના કહ્યું છે કનૈયા કનૈયા તો ખાઈ રહ્યો રહ્યો વ્રજવાસીઓ બોલ્યા છે ખાય રહ્યો હોય ખાય રહ્યો બધાને આનંદ થયો છે તો પ્રત્યક્ષ જાતથી ગયો નાના નાના બાળકો જે હતા તે થોડા ખવડાય કન્યા તારો ઠાકો ખાલી કરે છે અંટુ કે જે પ્રસાદ મળશે કેવી રીતે મળશે મારા ગોવર્ધન ના જે ઘરમાં ભોજન કરે એ ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાજી પધારે તમે બરાબર દર્શન કરો ટાવી બાજુમાં લક્ષ્મીજી બધાને પ્રસાદ મળશે શું કરવાનું કે આપણે બધા ગોવર્ધન નાથની પ્રદક્ષિણા કરી બધા પ્રજવાસીઓ ગોવર્ધન નાથની પ્રદક્ષિણા છે ગીરરાજ પ્રદક્ષિણામાં બધા દેવો છે રાધા કુંડ આવે શ્રી રાધાજી એ કૃપા કરીને પ્રગટ કરી છે સાધુઓને બ્રાહ્મણોને પ્રસાદ આપ્યો છે પછી વ્રજવાસીઓની પંદત પડી છે આજે તો માલિક પીરસવા માટે સાત વર્ષો નું સ્વરૂપા મને ખાવામાં મજા આવતી નથી બહુ સુખ મળે પ્રેમથી ખવડાવો એનો અર્થ એ છે ખાનાર માં દર્શન કરીને ખવડાવો આ સ્વરૂપે ભગવાન આરોગવા આવ્યા જે સુખ મળે છે પણ દુર્લભ છે પ્રેમથી પ્રસાદ લેજો પતરામાં છોડશો નહી પતરામાં છાડવું મોટું પાપ છે અન્ન બ્રહ્મ સ્વરૂપ છે પ્રસાદ નું ન થાય પ્રસાદ નો વિક્રય ન થાય પ્રસાદ ની કિંમત કોણ આપી શકે પ્રસાદ એ પરમાત્મા સ્વરૂપ છે પ્રસાદ બગડે મિત્રો આ મોંઘવારી કેમ થઈ છે લોકો અન્નદેવ નું બહુ કરતા બગાડ બહુ કરતા થાળીમાં પતરાળ માં જેવું કોઈ પાપ નથી થાળીમાં જરાય છાડવું કેટલાક લોકો તો એવું સમજવા લાગ્યા છે અને કીડી નું પોષણ થઈ શકે છે અન્ન બગાડ ન થાય મિત્રો સમજાવે છે પ્રસાદ નું કરે એને પરમાત્મા સજા કરશે નારજી ઇન્દ્ર રાજાના ઘેર ગયા અને ઇન્દ્ર ને સમજાવે છે આ ગોવાઓ ખોટું કર્યું તારી પૂજા છોડીને ગોવર્ધન ની પૂજા કરવી આ તો તારું અપમાન છે મને આ ગમતું નથી શમાં મેઘો આવી ગયા ગડ ગરજના થવા લાગી જોર થી વરસાદ થાય મંદ બાબા બહુ ગભરાયા ઇન્દ્રદેવ આ કોપ થયો કાર્તિક મહિનામાં એવી રીતે વરસાદ આવતો નથી આ લાલાએ મને એવું બધું કહ્યું ઇન્દ્ર પૂજા મેં છોડી દીધી ગોપીઓ તો નાના નાના બાળકો ને લઈને આવી ગભરાયા છે સાત વર્ષના શ્રી કૃષ્ણ નંદ બાબાને ધૈર્યા બાવા ગભરાશો મેં પ્રેમથી પૂજા કરીને તે રાત્રે ગોવર્ધન ના મને સ્વપ્ન મળવા માટે ગોવર્ધ નાચની મને આજ્ઞા થઈ છે તે મારી પૂજા કરી તારા કચલી આંગળીમાં ફૂલ જેવો હલકો થઈને હું રહી નાચની મને એવી આજ્ઞા થઈ છે નંદજીએ કહ્યું કે નહીં આ બધી વાતો તું બનાવી બનાવીને વાતો કરે બાબા હું સત્ય કઉ છું ગોવર્ધન નાથની આજ્ઞા શ્રી કૃષ્ણ સમજાવે છે બાબા હું તમારો દીકરો છું મારામાં શક્તિ નથી કે હું ઉઠાવી શકું તમે બધા મારા ગોવર્ધન નાથ ને વંદન કરો ગોવર્ધન નાથ જય બોલો બધા ગભરાયા હતા ગોવર્ધન નાથ ને વંદન કરે છે અને કહ્યું છે તે ગોવર્ધન નાથ અમે શરણે અમારું રક્ષણ કરો રક્ષણ સાષ્ટાંગ વંદન કરી શ્રી ગોવર્ધનનાધનના થયા કચની આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કરે બધાને બુલાવે છે ગિરિરાજ આવા સર્વ રક્ષણ કર અપ્રત્યક્ષ પરમાત્મા છે ગબડાશો નહી ગોપીઓ કચલી આંગળીમાં ગિરરાજ ગોવર્ધન ધારણ કરીને ઉભા છે કેવો દેખાય છે ભક્તા વિનાશા શરીતાનુશારી ચરિતાનુસારી દુગાદિચય વિશા કુમારતાનંદિતોષનારી મમ પ્રભુ શ્રી ગિરીરાજ પરબ્રહ્મ નો આનંદ જયારે મળે છે ત્યારે ભૂખ તરસ ભૂલાય એવી મધુર વાસળી વગાડી છે વાસળી સાંભળે છે ગોવર્ધન ના લીલા થય પછી સમજી ગયા છે શ્રી કૃષ્ણ પરમાત્મારી ભૂત છે મેઘો ને આજ્ઞા કરી વરસાદ બંધ થયો સૂર્ય નારાયણ બહાર આવ્યા છે શ્રી કૃષ્ણ સમજાવે છે બધા બહાર નીકળે બધા બહાર નીકળ્યા પછી શ્રી ગોવર્ધન્ બધાને આજે કનૈયો પ્રાણ કરતા વાંધો કનૈયો હતો તે અમારા પ્રાણ બચી જાય કોઈ લાલાની નજર ઉતારે છે નજર ન લાગે કોઈ આરતી કરે છે ગોવર્ધન લીલા પછી લોકોને થોડી શંકા થવા લાગે નંદ વા દીકરો છે કે કોઈ મોટો દેવ આવ્યો નો પથરો આંગળીમાં લઈને સાત દિવસ આ કોઈ મોટો દેવ છે એક વરજવા સિંહે કહ્યું કે તમે આજે શંકા કરો છો આ લાલાનો જન્મ થયો મારા મનમાં ખટકે માતા પિતા ગોરા હોય છોકરો પણ ગોરો જ થવું યશોદાજી સભામાં નંદજીને બોલાવ્યા છે પ્રજાવાસીઓ શંકા કરે છે તમારો દીકરો છે કે બીજા કોઈ દીકરો ખરું બોર બધાને હાથ જોડે છે તમે શંકા કરો થયો નહી હું જાણતો નથી કપટ કર્યું નથી વિચાર કરે છે આવા દુઠો તો નહીં બોલો યદામાં ના ગોધમાં રમતા હતા યશોદામાં કાને વાર્તા આવી છે લોકો શંકા કરે છે આ યશોદા નથી કોઈ મોટો જય છે મા એ લાલા ને પૂછ્યું છે બેટા તું કોનો દીકરો તું મારી મા અને હું તારો દીકરો છે બલરામે મારો દીકરો થાય તું મારો દીકરો બાળ કૃષ્ણ રડવા મા ઉઠાવી દીધા કર્યો છે બેટા મેં થોડી એવી ભૂલ કરી તારા ભૂલથી હું થોડો કાળો થયો કે બેટા મેં ભૂલ કરી નથી કે મેં શું ભૂલ કરી શ્રી કૃષ્ણ માને સમજાવે છે અંધારી રાત્રિ મા રાત્રે બાર વાગ્યા પછી મારો જન્મ થયો આખી રાત હું અંધારામાં આરોપતો હતો સવારે ચાર વાગ્યા પછી તું જાગ આખી રાત અંધારામાં હું અંધારું મને વળગી ગયું તે મારા સામું જોયું નથી યશોદાજી વિચાર કરે છે છોકરો બોલે છે વાત તો સાચી લાગે રાત્રે બાર વાગ્યા સુધી અમે બધા જાગતા હતા અને પછી તો બધાને જ નિદ્રા આવી એક મહાત્મા રહે છે એ વર્ષમાં એક જ દિવસ બહાર આવે એ મારા ગુરુ થાય છે મને મંત્ર આપ્યો છે એવો મંત્ર સિદ્ધ છે મંત્ર એક માણસ હું જપ કરું તો મારો મને યાદ આવે મારો દેખાય જન્મ પણ મને દેખાય મારા ગુરુએ મને મંત્ર આપ્યો યશોદાજી ને આશ્ચર્ય કેવું બોલે છે મારા બાપ જન્મ તને કેવી રીતે યાદ કે મંત્ર જે માનવ સાથે કપટ કરે એ કોઈ દિવસ ભગવાન સાથે પણ કપટ કરશે ભોળાના ગોદમાં જ ભગવાન રમે છે જે છલ કપટ કરે એનાથી ભગવાન દૂર રહેશે અવજવાસીઓ બહુ હોળા છે યશોદામાં બહુ હોળા છે સમજાવી હવે યશોદાજી બધાને સમજાવે એ તો મારી ભૂલ છે રાત્રે બધા લાલાનો જન્મ થયો આખી રાત અંધારા માળો થતો કાળો નથી એ મેઘ જેવો શ્યામ છે આવો રંગ જગત કોઈ નો એ મારી ભૂલ થઈ दक्षिण भारत सतर महाराज सो वर्ष छोड़ बाकी राख्य सोलमे वर्षे गीता जगत ने हाथ जोड़ी कहू आ जगत मेजो શ્રી કૃષ્ણ શ્યામ કેવી છે જ્ઞાનેશ્વર મહારાજ મહાન જ્ઞાની છે જ્ઞાનેશ્વર મહારાજે વર્ણન કર્યું છે અને તે દૂર થી દર્શન કરનારને ભગવાન માં શ્યામતા દેખાય છે જ્ઞાની ભક્તો ભગવાન ના જાય છે અતિ સમીપ જાય છે ભગવાન સાથે એક ભગવાન માં શ્યામતા દેખાય દક્ષિણ ભારતમાં મહાન સંત શ્રી એકનાથ મહારાજ છે એકનાથ મહારાજ ચરિત્ર બહુ દિવ્ય ચોવીસ કલાક ભક્તિ પ્રેમમાં હૃદય પીગળેલું જ રેતું હતું બહુ થોડો સમય દેહવાન માં શરીર થી અલગ રેતા ભાગવત ઉપર ટીકા લખી છે એકનાથ મહારાજે વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણ શ્યામ કેમ છે માનવના કાળજામાં કામ છે કામ રંગ કાળું માન્યો ઘર કરીને બેઠો છે માનવ નું હૃદય કાળું જ હોય જે પરમાત્મા નું ધ્યાન કરે છે જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે છે ધારણ કરે છે અને તેથી માલિક નું શ્રીઅંગ થોડું શ્યાપ થતું હૃદયની કાળાશ ફેંકી દેતા નથી પરમાત્મા સાથે પ્રેમ કરનાર જે છે એના હૃદયની કાળાશ ને ભગવાન ખેંચી લે છે અને તે શ્રીઅંગમાં ધારણ કરે છે તેથી માલિકનું શ્રીઅંગ કોઈ કોઈ વખત ગોપીઓમાં ચર્ચા થાય અરી સખી યશોદાજી ગોરા છે નંદા ગોરા છે અમારો કનૈયો ગોરો નથી એ ગોપીએ કહ્યું એનું એક કારણ છે શ્રી કૃષ્ણને મેં આંખમાં જ રાખી ગોપી તેને કે છે જેના આંખમાં શ્રીકૃષ્ણ ગોપી એ કહ્યું શ્રી કૃષ્ણ ને મેં આંખમાં રાખ્યો અરે સખી કોઈ વખત આંખમાં હું મેં દુર્યોધન ને સમજાવવા માટે હસ્તીના પૂરું માં ગયા હતા દુર્યોધન મહામૂર્ખ છે ભગવાન નું કરે ભગવાનને કે તમે સંધિ કરવા આવ્યા છો તમે વસુદેવ ના પુત્ર છો કે નંદ યશોદાના પુત્ર નંદ બાબા યુ તો ગોરા છે શ્રી કૃષ્ણને ઠીક લાગ્યું નહી પ્રભુએ દુર્યોધન ને જવાબ આપ્યો હું તો યશોદા માનો દીકરો છું યાદ રાખજે હું તારો કાળ છું તેથી કાળો થઈને દુર્યોધન ને શ્રી કૃષ્ણ નું કાલ સ્વરૂપ દેખાયું દુર્યોધન સર ગુરુધન ના માટે ભગવાન કાળ સ્વરૂપ છે વર્ષ થઈ ગયા શ્રી રાધાજી મોટા થતા જ નથી વૃંદાવનમાં શ્રી રાધાજી પાંચ છ વર્ષ ના જ રહે છે શ્રી કૃષ્ણ સાત આઠ વર્ષથી મોટા થતા જ સાત વર્ષના થોડા કાળા લાગો તમે કાળા કેવું છે શ્રી રાધાજી ના ખભે હાથ રાખ્યો છે રાધાજી ના કહ્યું છે શ્રી રાધે હું તો તારી શોભા વધારવા માટે થોડો લોકો રાજાજી ના વખાણ કરે રાજાજી ની શોભા વધે વૈષ્ણવો વાતો કરે છે રાજા કૃષ્ણ ના અમે જયારે દર્શન કરી ત્યારે કેવું જ પડે છે શ્રી કૃષ્ણ કરતા પણ શ્રી રાજાજી હતી શ્રી રાજાજી મહિમા વધારવા માટે હું નૈયા ગી